પીછે પંચે દોડો પાંચ પાંચ કલાક પચીસ કલાક રહ્યો અને પછી ઉપર ઉપર ચઢાવી ઉતારી દીધા તેનું કામ થાય એનો ટાઈમ આપડે એક વાર બધિયા રાખી દીધું હવા બાગાઇમ થયો એટલો ટાઈમ થયા પછી લગવા દે ને થોડું ઘણું કઈ ફેર પડે કઈ બાબો કે જસુભાઈ પુરાતક વકીલ સાહેબ એનું કેવું એવું છે કે સવારે નિયમિત રીતે સ્વામી ને નમસ્કાર વધુ સજે ભાસ થાય છે તો આ મંત્રોચાર પરિણામ કે પછી કુદરતી રીતે સારા ફેરફાર હોય એટલે આવો ભાર થાય છે એવું છે સારા ફેરફાર હોય ને ત્યારે આ બોલવાના આપણને ભાવના થાય અને આ નૌકાર મંત્રિમંતિણામ પામે બરોબર અને આ તો બધી પ્રકૃતિ વાળા પરિણામ પામે ગમે તે પ્રકૃતિ એટલે આ તો બોલે રે એટલે બધું ફેરફાર જ થયા પણ મુખ્ય કારણ આ ક્વજ આ પરિણામ પેરું એટલે પરિણામ આવું ભાગ આ ક્વજ છે એટલે પરિણામ આપવાનું પેરું શું જેટલું જેટલું વધશે એટલું વધારે વધારે લાભ ના વધારે જેટલું છે એટલું પડે લાભ છે એટલે અને કાકા ના આવું તેવું કશું કરવું નહીં પડ્યું કારણ ડખો જ નહીં પાંચ જ કલાક ની જરૂર છે તું જો પાંચરો છું તો મારે પાંચ કલાક ની તરફ પાંચરો નથી તો અનંત અવતાર થયો નથી પાંચરો કેટલાય અવતાર સુધી પછી પાંચરો થવાનો નથી જગત મારી જોઈને પાસરો કરે તારે લાગે તો જે પોસડા થઈ જાય એને પછી રહ્યું કેટલીક સ્ત્રી જલ્દી થાય ના થાય એટલે પાંચરું થાય જયું છે કે બહેનો એવી ઘણી હોય છે घना करीवन पलटा देवन पलटा देना ऊंची मती ऊंची गति વિચારો જ્યાં હશે ત્યાં એ જગત ના માનવી જંગલ મંગલ થશે આ લક્ષણ જોવા લક્ષણ વિવિધ લક્ષણ જતા આપતો પાછું આપણે ગયા જ્ઞાન લીધો મિથ્યા શલ્ય ની વાત આપે કરી માયા કપટ કપટ ને બધું માયા નો બધું એમાં ગાઇ જ છે પણ મુખ્ય કપટ ને બધું ઉભું થયું રૂટકો એજ માયા છે શું છે ભગવાન ની માયા શા માટે મારો માર કહો છો તમે નઈ લોકો કેવા ભગવાન ની માયા ભાઈ તો આ અમારી નાચ ચાલ્યા એમને એ જ ભાષા બાદ કરી ને તારે એને સમજાય માયા ભગવાન ની બહુ જ એટલે માયા એ જ અજ્ઞાન થાય પોતાના સ્વરૂપ નું નિજ સ્વરૂપ નું અજ્ઞાન થાય એ જ મને બીજી કોઈ માયા ની આ રૂપ કો યા એટલે શું પછી હવે માયા નો માયા એટલે શું ઘરેણા માં ઘડિયાળ વરણાકી માં વાળ ભોજન ભોજન માં ભજીયા मां माया मां लगते है हजने याद से बुद्धि बुद्धि नुद्धि नही दादा हज सुधी फोर्ट पाया था एन એટલે એ નાની બેન કઈ જાણવું છે બુદ્ધિ ની નાની બેન પણ છે એ શું એ કઈ બેન ખાતો નથી કઈ ને કઈ કઈ બેન ને કઈ નઈ એ તો ના શોધવું પડે એ જવાબ નથી આ પ્રશ્ન ના બરોબર જવાબ કહી શકાય તાર જ્ કેટલું લાગુ છે બરાબર ચૌદ આપતા વાણીઓમાં બુદ્ધિ લિમિટેડ હોય છે જ્ઞાન દર્શન થી બુદ્ધિ નું જ્ઞાન ડાયરેક્ટ જ્ઞાન માંથી આવેલી વાણી છે દાદા બુદ્ધિ ની કદાચ ના બુદ્ધિ ની તો એક તકો પણ નહીં ને એમાં मा <laughs> समझे आ ज्ञान मैं बराबर એક શબ્દ આધાર આપેલા ગજવું કપાય ની ત્યારે કેવો ટ્રસ્ટી રે મહાન એ થયા શબ્દ કોઈ નો ચાલે નહીં છે પાંચ પછી માણસ હો પછી માણસ જયારે એડજસ્ટમેન્ટ થાય તો ઝઘડા કરવાનું ના હોય દ્રષ્ટિ તો એના એનું કામ જ કરવાનું હોય કે હિત ના થાય એ જોવાનું કામ હોય ઘડી ખારી થઈ હોય તો કરીનો અર્થ એ થયો કે પોતાની જાત ની જાણી નથી ત્યાં સુધી આવું બધું ઘણી વખત વ્યવહાર માં ઉપયોગી બને છે કયો શબ્દ નથી બનતો બધા બરાબર અમે કહે છે એ ચાલે ને ભોગવાની ભૂલ એક્ઝેક્ટ કોઈ ફેરફાર કરી શકે નઈ અને ચેકી શકે આપડે ના કહેવાય ની કારણ બે પ્રકાર નું જ્ઞાન છે એક શું દેખાય એની ભૂલ આપડે કેમ કે એના બધા સાચી બહુ નીકળી આવે અને આપડે કોઈ સાકી નીકળે નહીં હું માર થઈ આવે શબ્દ અસર કરે કામ કરે બાકી આ શબ્દ કાયમી શબ્દ નો બરાબર આ તો અહીંથી રહીને આપ્યા એ કઈ કાયદી શબ્દ ને કાયદા કોઈ શેકી ના શકે એવો શબ્દ જે સિદ્ધાંતિક છે તમે કહીએ ભોગવ ના શકે આગળ व्यवसाय ट्रस्टी भावना, एवी, एवी ट्रस्टी भावना नी करे એ લોકોનો આ વ્યવસ્થા એ જાતનો હોય છે કે પોતાનું હોય એ પણ ટ્રસ્ટી તરીકે જ એનો ઉભો કરવો એ જાતની ભાવના કેળવવાનો આ પ્રયત્ન છે એનું નામ જ ટ્રસ્ટી છે તમે કહ્યું પોતાનું હોય તેનો પોતે પોતે પોતાની નથી વસ્તુ કરાવવાનો હું ટ્રસ્ટી છું આ દુકાન મારી જે જતા મારી નહીં હું એને ટ્રસ્ટી એ જ માર્ગ ચઢાવવાનું છે એટલે ટ્રસ્ટી થયેલો હોય પૈસા ગાડી વેચારી ના ભરાયું એવું એવું વલણ ધારણ કરે છે તે નથી થતા પણ એ કેટલું આધારી છે થોડો વખત આધાર રહે અને પછી ગજા મજા થતા ગપાય બરાબર સમજાવો તો બેસી સમજાવ પોતાની માલગી નું લોકોને શું કેમ આ દુકાન એમને સેકાવવા લાગે આ દુકાન દેખાય તો એમ કે આ દુકા ચાલે છે એ બધાનો ટ્રસ્ટ મારી પાસે હજી એક કોઈ માણસ હોય શકે માણસ કેમ જયંતિભાઈ એમ કરે છે મારો એવો પ્રયાસ છે હજુ હું એ પણ આવ્યો નથી જયંતિભાઈ એ કે છે કે મને આવું ગમે છે પણ હજુ એવો થયો નથી ટ્રસ્ટી સાચો ટ્રસ્ટી ગમે ખરું પણ થઈ શકાય એ વસ્તુ નથી પણ એટલે શું એક માણસ ના પડેલો માણસ હોય કે છું એ મારી ને શું શ્રદ્ધા રાખે એટલે કે લઈ ગયો પણ તે ઢેવ બાજુ બોલે ભગવાને મોકલી બધા બઉ શબ્દો આપ્યો પણ તે શબ્દો લોકો પણ અમુક એને પેરી હોય ને તેના અનુસાર થોડું ઘણું પેટ થાય તે પણ થોડું હેલ્પ કરે બીજું કીખાવી શકશે નહીં શીખી શકશે પોતે ટ્રસ્ટ તરીકે ટ્રસ્ટી તરીકે કામ લેતા બરોબર એ તો બહુ ગજબ ના પુરુષે કરી છે કે બીજા લોકો ની ગજલી શું છે કેવી સરખા હતી અને હાલ ઉપર કઈ બકરી દુધતીઓ અને મગફળી થાય એમ કઈ સીધે મગફળી છે નઈ હવે ક્યાં ખાલે ક્યાંથી ના હોય ના હોય તો આવું ચાલે દેખાય છે કે સારું થશે સારું તો થવાનું છે કેમ ના થાય શું બગાવ્યું છે એ લોકો એટલું બધું શું બગાવ્યું બગાવ્યું છે કે લોકો આત્મા ફસાય છે ભૂતગલ ને જળ તત્વ માં એવી રીતે કોઈ બીજું એવું કોઈ તત્વ છે કે ફસાય દાદા ના એકલા જળ તત્વ फिर फसाया बराबर जड़ तत्व जड़ तत्व आत्मतत्व ये बेहतर मूल वस्तु छव अवकाश के स्थिति गति एम को फसाय खाली कवि एम के खाली एक अवकाश भगवान फसाय एक अवकाश तत्व हो बढ़ा तत्व म फसाया ફસાયા છે બધા તત્વો થી ફસાયા તત્વો ફસાયા કોનું નામ કેવાય ક્યાં હું જતો અને પવન આવ્યો તો જતો રસ્તા માં પણ ઉડી ને છે પેલી બધું કોટા એટલે આનંદ શક્તિ નો ધણી આનંદ શક્તિ નો ધણી શું કરશે ખોડે માથા ફોડે ઓળખણ પડશે અને આ બધા તત્વો નું અને પોતાનું ઓળખાણ પડશે બાંધ્યા તેવા છે એવું થઈ ગયો આકાશ અરૂપી ધીપીય બધા જય છતા ચેતન નહીં ચેતન ઉપયોગ માં જ રહેતું હોય ચારિત્ર આવે તારે પછી ચારિત્ર નહી જ્ઞાન માં ચારિત્ર માં એટલે જ્ઞાન તે ત્રણસો સાઠ ડિગ્રી છે તમારા શું લાભ થાય કે પેલો પ્રતિ પ્રતીતિ બેસી જાય તમને હા અને પછી થોડે થોડે અનુભવ શરૂઆત પછી થોડે થોડે અનુભવ શરૂઆત થાય कार्य कर समझाती बेठी एम घना प्रश्न करे बह મને થયું છે પ્રતીતિ થઈ છે એવું મને લાગતું નથી એમ કે છે એ જયારે સમજવાનો એ કેમ નથી લાગતું એમને છે એક્ઝેક્ટ થયેલી છે પ્રતીતિ પ્રતિનિ થયેલી છે છતાં એમ લાગતું નથી એક હીરો હોય એની પ્રતિ પ્રતિ ના બેસે એટલે બધે તપાસ કરીએ એ બધે તો તપાસ કર્યા પછી આપડે એ હીરા ને સસ્તામાં સસ્તો કોઈ જગ્યાએ વેચી જઈએ પછી આપડે બે વર્ષ નો પણ આપણને કિંમત આવી ગયો આની અંદર મામા કાકો છું બધી પ્રતિ ગઈ અને આ પ્રસિધ્ધ એટલે સમજવાની વસ્તુ બધી આવી ગઈ છે મૂળ પેલું સમજનું આખું પૂરી થઈ જાય લાઈન અને પછી છે તે અનુભવ હવે આનો સમજાયું નહીં એમને કહો મંજુ બેન ને મેં પૂછ્યું કે દાદા એ સમજાયું એ બરોબર સમજાયું અને હવે પ્રતિબર છે તો કે ના મને પ્રતિ મને પ્રતિ છે એવું સમજાયું નથી કઈક બેઠું છે એ તો તમને છે ને હા સમજાયું છે બીજો કોઈ બેઠેલો છે સમજાયું તો છે ને સમજાયું તો છે ને કઈક સમજાયું છે એ તો ખરું ને ફળ આપવું જ પૂરું મળ્યું ખ્યાલ માં નથી આવતું કે મજુ ના કિંમત નથી ત્યાં આપડે ત્યાં ચાકે છે કે નહીં એટલું જુઓ એટલું જ નહીં नहीं वर्तमान वर्तन में लोग कबूल करे नहीं कबूल करे थे, थे वर्तन एम तो कबूल करे परिणाम की बात कबूल थे हमेशा पर... कोई वस्तु ना चेन कह थे कि आ प्रति उठे और नवी प्रति बेहतर चेंज थे चेन ना दाख वक्त आपे थे मंजूबेन के घर में घाटी ने बड़बर काम करते नए तो घनी वक्त बरोबर गुस्से थी जाए अफसे પણ હવે નથી થતા નથી એમના જે ગણતરી છે ને તે ગણતરી મારા મારી નથી हाँ हाँ मेरे शब्दों बोबर मणसो समझता व्यवहार त लिश्चय व्यवहार मा लाए ना कहेगा नहीं जाए આનું પરિણામ થાય પણ પરિણામ આવેલું જો પરિણામ આવેલું છે એટલું જ નહીં પોતે તમારી દખલ બંધ થઈ ગઈ દખલ એ જ કરે પણ પોતે આહંકારો તો દખલ જ કરે નથી કેમ સમજાતો તમે આહંજાય એ તો પાટલા પાછલા છે ને પાછલા પર્યા છે નથી કડકાડ ઉભો નથી થતો નથી થતા એવું ભરકાટ રહે છે વિધિ કરતો ભાઈ અને બાદ નવી જાતનો થયો ચુચુડાનો એ ભડકે હું યાદ ના સમજુ કે હું જાણું સંગીત ના ભડકી કોણ સંગીચેત હા માલ ભરેલો ભડક્યો નવો નવો માલ નથી ભડતો આ અને પેલો સમજે વિધિ કરનારો અને ઘણા બધા દાદાના ઉપર ભડકે ને નવી જાત નું અભાવ ભડકે પેલો સમજી જાય કે દાદાના ઉપર કઈ ભડકે गई काले आप आरती सत्संग करता आरतीत करता एम आरती विधि कर विधि करा पी आपने पूछू के तू विधि करे एम तेरे कोई अनुभव थाय से अभवनी पूछू कि कोई करंट करंट लगे एवं बंद बने तरह एने હજુ સુધી અનુભવ નથી એટલે એને ના પાડી પણ છે એનો વિષય નહીં ખ્યાલ નથી એનો ઉપયોગ એની જાગૃતિ ત્યાં રહેતી નથી હા એટલે એને ખ્યાલ નથી રહ્યો જાગૃતિ રહેતો નઈ તો કીડી કીડી ફરતી હોય બધાને ખબર પડે જાગૃતિ હોય તો ખબર ના પડે પાછળ આખું ઘાડ ડુબાવે દગાવે છે પણ હું તે રસ્તે વપરાય છે ને જો કોઈ ભાઈઓને કોઈ ના ખબર હશે બીજું કોઈ ના ખબર હશે હિંમતભાઈ હિંમતભાઈ પૂછે છે કે કરંટ જે છે ಏನು ಶುಚೇ ಕಾರಣ ತೋ ಇಲೆಕ್ಟ್ರಿಸಿಟಿ ಇಸ್ ಯಾ ಬದು जे اندر ಸ್ವಿಚ್ಮ ಸ್ವಿಚ್ಮ ಬಾಯಿ ಚೇನಿ ಇದು ಎಲೆಕ್ಟ್ರಿಕಲ್ ಬಡಿ ಚೇ ಅನೆ ಎಲೆಕ್ಟ್ರಿಕಲ್ ಬಡಿ ನ ಲೈತಿ ಆ ಬದು ಅಜ್ವಾಲು ಬಜ್ವಾಲು ಎನೂ ಆ ಮೂಲ ಅಜ್ವಾಲು ಎನಾದಿ ಶುರುwat ಥೈ ಇಲೆಕ್ಟ್ರಿಕಲ್ ಬಡಿ ನ ಕಾರಣ ಅಜ್ವಾಲು ಉತ ಬದು ಮೂಲ ಅಜ್ವಾಲು ಎನಾದಿ ತೈತೆ ಪರಿ ಏಯ್ ಏಯ್ ಭೌತಿಕ ಜರೂ ಕೆವೈ ಭೌತಿಕ ಎನೆ ತೇಮಾದಿ ಪೆಲು ಲೈಟು ಉ ತೈ ಬರಬರ ಇಡಾ ಬದು ರೀತ್ ಚೇ ನೀ પણ ઇલેક્ટ્રિસિટી થાય એ બધું આજે સરળવિધિ કરીએ છીએ કરંટ આવે છે મારો હાથમાં અને આપના હાથમાં નો કરંટ એટલે એને જોડી દે છે આત્મા આત્મા શક્તિ ઉત્પન્ન થાય છે એટલે કરંટ લાગે તો શક્તિ મળે છે દનિયામાં દવા હો એટલે નિરંતરજન તો વગડી જાય બાકી બીજો કઈ એવું હે કે એવો દવા નથી કે નિગોજમ હા બરોબર બીજી બધા ઉપાયો છે કરણવિધિ કરીએ છીએ ને ત્યારે કરંટ શરૂ થાય છે અને કરંટ નો અનુભવ રહે છે અને પછી કરંટ નો અનુભવ ચાલુ ચાલુ હોય ને પછી દાદા જાય સત્યદાનંદ એમ બોલી નાખે છે આપણને પાછો કરંટ પાછો પછી નાખવું પડે છે કરંટ્યુઅલી થાય ને એકદમ ના ના થાય છે ચાલુ હોય કરંટ ચાલુ હોય દાદા બોલે જાય સત્યદાનંદ કરવું બંધ કરવું પડે થાય કે આ પછી બંધ થાય अस्यारे अस्यारे पहें कि तो भविष्य में मानव जाति नो प्रगति कई दिशा में आशा आपी सकिए मनुष्य प्रगति मानव जाति प्रगति विग्नान, विग्नान था विकास थाना है आपे क्यों के सारा दिवसों आवा है तो ये विज्ञान ने कारण आवाज कई रीते आवाज्ञान અત્યારે જે વિજ્ઞાને નાશ તરફ બતાવશે એ વિજ્ઞાન વધશે શું કયું આ તો વિજ્ઞાન આવે આ પૂરું થઈ ગયું નાશ તરફ આવી ગયો ખેડો આવી ગયો પણ એનો કેમ સમજવો भौतिक विज्ञान विज्ञानिक खलासलाजर જ્ઞાન જ ઉડી જવાનું બુદ્ધિજન્ય જ્ઞાન ઉડી જશે ને પછી બૌદ્ધિજન ઉડી જવાનું એને વિનાશ લાયા છે પોતે જાતે તો પછી આ બધું ઘણું ઉભું થયું છે થોડા વખત પછી તો લોકો કુદરત તો રે છે એ તો હા વાડ જ થઈ ગયા તો લોકો માણસ તરીકે જીવતા નથી એ જાનવર તરીકે જીવ એનું પરિણામ તો આગળ મનુષ્ય મનુષ્ય ઈશ્વર ની જગ્યાએ ગણાય ઈશ્વર ની કે ગાંધીજી ગોરી મારે તો ગાંધીજી આવડી જાય એટલું બધી પાવર વાળું મનુષ્ય એને કેમ ભરાય આપણે જે વાત કરી પોતાની લેશે બચાવી લેશે બચાવી બચાવી બચાવી બતાવી લેશે હા ભરૂચ તો જતા પણ આપણા કાર્યો આપણને બતાવે છે શું કહ્યું સદ સદકારીઓ સદભાવનાઓ આપણને બતાવશે અને દુર્ભાવનાઓ મારી નાખશે એટલા ભ્રષ્ટાચારી ઉડી જશે ખલાસ થઈ જશે ભ્રષ્ટાચાર પહણે કરાવડા છે એ લોકો ખલાસ થઈ જશે ભ્રષ્ટાચાર પહણે કરવો પડે છે એ રીતે આ બે જ જીવો રહ્યા છે અત્યારે દુનિયા ઉપર બે કયા બે પ્રકારના કે એક પ્રકાર એવો છે કે ભ્રષ્ટાચાર પહોણે કરાવડાવે છે કરાવડાવે છે અને બીજો પ્રકાર લેફ્ટ હેન્ડ સાઈડનો કયો છે કે ભ્રષ્ટાચાર પહોણે કરવો પડે કરવો પડે છે કુદરત કોના તરફે છે એટલે કુદરત આ આવી રીતે કામ કરી રહી છે અમેરિકા પણ બે ટકાોટિકા દ્વારા અચ્છા એ એ જાતનો જે ભાવ કરેલો છે આપડે કોણ ગણે આપણે ગરીબ દેશ ને કોણ એવું એવું ગરીબ રહેવું સારું ગરીબ જ હા दुनिया ईश्वर प्रेरणा थी तो पे आ रशिया बॉम्ब बना बॉम्ब बनाया बधु ई ईश्वर प्रेरित है तो पी बीजा ना दोष केक ईश्वर प्रेरणा थी रहूर समझ नहीं होने के ईश्वर प्रेरित है ईश्वर जो प्रेरित हो रिस्पोन्सिबल को रिस्पोन्सिबल बीश्वर प्रेरणा हो तो रिस्पोन्सिबल को पकड़ लो के नालायक ने पकड़ लो के नालायक प्रेरणा लोग कहीं हेतु हे ने હેતુ વાળો હોય એ ઈશ્વર ના હોય કઈ પણ હેતુ હોય બેઠેલા દેખાય છે ને એવા ભગવાન દેખાય છે સર આ પ્રેરણા થાય છે આ રશિયા બોમ્બ બનાવવાની પ્રેરણા થઈ કે અમેરિકા બોમ્બ બનાવવાની પ્રેરણા થઈ કોની પ્રેરણાથી થયું કોની પ્રેરણા થાય છે લોભ ની લોભ અને માન ની પ્રેરણા ભગવાન ના ઘરના માણસો ને બહાર કાઢી અને ચેતાન ગરમા રાખ્યા ક્રોધ માન માયા લો કે છે દાદાજી ભગવાન પ્રેરણા કરે છે હું તું એ કરું છું બહુ અથવા તો ભગવાન માં તારે લાગે ભગવાન છે હાથ ધાર ભગવાન જેવા ભગવાન ને પણ લોકો બાકી આપી કારણ કે બુદ્ધિ થી બધા એ વસ્તુ નથી એટલે મારે ખુલ્લું કેવું પડે છે કે આ બુદ્ધિ નહીં સમજાય માટે મારું પેલું તું વિચાર તેની પર તો બુદ્ધિ ચલાય અરે એ બુદ્ધિ માં જો અવરું લાગે તો બરાબર ભગવાન એટલે ભગવાન ભગવાન ભગવાન કશું આમાં કરવાનું ના હોય ભગવાન ફક્ત પ્રકાશ આપે છે જીવ માત્ર ને ફ્રી ઓફ જે ઉપયોગ કરવો તે તારે કરજે એ પ્રકાશ ને પ્રેરણા કહેવાય ભગવાન એટલે ભગવાન પ્રેરણા કરીને પાર ના આવે મારી વાત થોડી સમજાય કે નહીં કારણ કે પેલું ઘણાકા થી પેલું વાંચેલું એની અસર બઉ ભારે પડી જાય કારણ કે દુનિયામાં જો દુનિયામાં સાયકોલોજી ઇફેક્ટ ના હોત તો જલ્દી ઉકેલા હોત બરોબર સાયકોલોજી ઇફેક્ટ એટલી બધી ઘાઢ થઈ ગયેલી વચ્ચે પેલા વાંસ સમજીને હા પાડે તો એ પાસે ત્યાં ન ત્યાં તેનું ભરે સમજીને હા પાડે આપી પાસે આવું કઈ તો એ પાસે આભાર માં ત્યાં ત્યાં તેનું ભરે તેથી હું જ્ઞાન આપતી હોય પાપો બસ ની થાય છે ઠેકો ને ઠેકો ગયેલો હોય અને ઈશ્વર નો જગત નો કરતા નથી એવું માનવામાં આવે એવું થાય તો મારા જે ને કે ભાઈ બધાને સુધાર સુખ્યા કર્યા મેં એક ભાઈ થોડા ઘણા દુખિયા શ્વાંતિ રાખી પછી સબ દુખી બાવા બાવળી સાધુ સિન્સી ત્યાગીઓ વાગીઓ બધા દુખી સબ દુઃખી એટલે ભગવાન નહી ભગવાન આવવાના ભગવાન તો ભગવાન છે આ તમારી અંદર